પ્રકાશ આપી રહ્યો બીજું કોઈ કામ કરતો નથી નિરંતર જીવ માત્ર પ્રકાશ જોડે હાથે રહીને સાથે દર્શન હવું આપે દર્શન થાય છે ને તમે થાય છે અને અંદર ના હાથમાં દેખાય બીજી વાંચી દિવ્ય દેખાય ત્યાં દિવ્ય ચક્ષુ રીતે જોઈ શકે રાતો ગમે છે થોડી વાત ચાલવા દો આગળ લોકો ભય પમાડવા માટે ગયા જો ભગવાન બાળ મંદિર માટે બાકી વેદન તો ના પાય છે ભગવાન તો કબીર સાહેબ કે છે એ ભગવાન બેઠા છે કોઈ ઘટ ખાલી નથી નાના જીવડું હોય તેમાં ખાલી નઈ ઝાડ માં ખાલી નઈ પણ બલિયારી કોની ત્યા ગટકી જો ગટ પ્રગટ હોય જ્યાં પ્રગટ થઈ ગયા હોય શું કહે નાશ થઈ ગયો એ ઘટની તો બલિયારી બધા એ ભગવાન કરે ગયા એ કરે ગા તો તું શું કરવાનું મેં એક સંતે મને કેતા પછી વાંધો મને કે ભગવાન બધું તમારું કરી રહ્યું તમે તમે આમ કર્યા કરો ને ભગવાન કરવાનું મારે નહીં કરવાનું મારે કરવાનું હોય તો પેલો નહીં કરે શું ગપટે ગપુકા કહી દશા કરી છે લોકો ગપે શું કહે એમ એક અડધો કલાક સામ સાવા મળે આખી જિંદગી ચાલે શું કહ્યું હવા સર હો બાપજી બાપજી એમને લૂંટવાયા હોય કે એમને લૂટે પૈસાથી ના લૂટતા હોય તો માન થી જોઈએ જો માન ના આપતી થાય થાય ના થાય છતાં આપડે કબવું કહે છે બાળ મંદિર માં માસ્તરો પણ જે લક્ષ્મી લેતા નથી સ્ત્રીઓ ભોગવતા નથી અને મહાન બાલ મંદિર માસ્તરો તીમ ચાલે કે જયારે વિધાઉટ માય થશે એટલે ભગવાન થઈ ગયો ભૂલ થઈ ગયો આ માય ના ભૂત હોય ગયા તમારે થોડું બધું માયનું ભૂત થશે આમના જે વસંત ને એની પાંચ મોટેલો અડતું નથી ભાઈ અડતું નથી એમને કારણ એ જુદા અને માળખી વાળા જુદા એટલે ભાર બોલ્યો નહી દલિયાળી ગટ કે જો ગટ પ્રગટ હોય નિરંતર દાદા ભગવાન છે લોકો કાદા ભગવાન સિદ્ધે ત્યાં કરતા મારા જેવા બહુ થયા હોય ને કડક તે કહી દે સાહેબ તમારું નામ વિસ્તાર ગૌડાવશ પણ મારું હું જોડે ગૌડાવો ને ભગવાન નું જ નામ હોવું જોઈએ જો ઘટ પ્રગટ હોય શું કહ્યું આ ઘટ ઘટ ને ભગવાન બને આ લોકો ને ઘટના ભગવાન થઈ બેઠા છે હિન્દુસ્તાન માં થઈ બેઠા છે ભગવાન એટલે એને સંદાર સંધા જરા જવું પડે હું ખાઈ જતો એ ભૂખ લાગી ગયે છે મને કારણ મા ભગવાન અને ખોખું કેવું હોય પાછું ભગવાન નું મંદિરમાં એ જ્ઞાની પુરુષ હોય તાર પ્રગટ થાય શું થાય જ્ઞાની પુરુષ જયારે કઈ પણ જાનવર બાકી ના રહ્યું એવા જ્ઞાની પુરુષ હોય જલામાં હંકાર બિલકુલ ખરાશ થઈ ગયેલો હોય બુદ્ધિ ખરાશ થઈ ગયેલી હોય ક્યાં ભગવાન પ્રગટ થાય એમને ભગવાન પ્રગટ થાય નહી ભગવાન તો મંદિર કેવું મંદિર છે થોડી ઘણી તો વાત સાચી વાત સમજી પછી નઈ ક્યાં સુધી આ ચાલે ચાર વેદ બોલે છે ચાર વેદમાં શાંતિ થતી નથી શાંતિ ના છે શાંતિ નથી ચાર વાંચી એટલે હું જાણું આત્મા એ મળશે ના ચઢ્યો આ શબ્દ માં આત્મા હોય નઈ શબ્દ હોય શું હોય અને સૂક્ષ્મ સમજે આત્મા એ શબ્દ માં હોય એનું વર્ણન શબ્દ ના હોય એનું વક્તવ્ય પણ ના થાય જે જ્ઞાની ગુરુ જ્યાં જ્યાં એ તરીકે છે કારણ કે સૂક્ષ્મ તો વસ્તુ છે આ ધપવા નથી તોય ની દસ વાગ્યા સુધી અમારે સાપર પી કે તો બહુ સાપર ભી કે છે મને તો બહુ સરસ ઊંઘ આવે છે એ ખરો જો કરવાની જાત બીજી બધી વસ્તુ મળે પણ જ્ઞાની પુરુષ ના મળે બીજું બધું મળે જય સચિદાન જ્ઞાની પુરુષ ના માલિક ના હોય મન ના માલિક ના હોય વાણી ના માલિક ના હોય એ માલકી વડો દેહ માલકી વાણી સાંભળો તો ખરા અગિયાર નું આશ્ચર્ય ગણાય છે શું છે હોય છે કે ન ત્યાં બુદ્ધિ ને સેન્ટ બુદ્ધિ નથી એવું માણસ હાજ કરે તો ક્યાં નફો છે નફો ખોટ જાય નથી જોયા ઘરે અને પછી થાય કરે શું કરે ઇમોશનલ મોશન માં રહેવા ના દે ના રહેવા દે મોશનમાં ઇમોશનલ કરે આ ગાડી છે તે મોશન માં જાય છે ઇમોશનલ થાય શું થાય આ ટ્રેન મોશન માં જાય છે એ ઇમોશનલ થાય શું થાય કુસ્તી કુસ્તી થાય ઇમોશનલ થઈને તો શું થાય માણસો ઇમોશનલ પણ ઇમોશનલ તો હે વાત કરે ની બહુ સારી વાત કરે આપડા હિતની લાગણી ની બધી વાત કરતા હોય ત્યાર પછી આપડે શું કહીએ બસ કાકા તમારી હિત વાત કરતા મારો કોડું પકડો પાસે રેડિયો હારો રેડિયો કોડું પકડે નઈ મારી વાત ખબર તો જાત નો હિત ની વાત કરતા હોય આવડી તને ચેલો ઘંટા આવ્યું છે એટલે શું કહ્યું તાર હિત ની વાત કર્યું હોય પ્રમાણ મિત્ર રાખજે મિત્રો હા ભાઈ ચલો ઉઠવા તૈયાર કરે કાબુ તું હા ભાઈ ને મારી વાત પૂરી પૂરી હરી લે હું જમતીર બે હે તાર રેડિયો વાળો બંધ બોલતો બંધ થઈ ને રેડિયા કરતા જાય એવા છે ને તમે કેમ લાગે સત્ય પ્રિય ગુજ બોલતો આવડે હેલી વસ્તુ છે આપડે એક મારા કે મધન ને કે તમે મારા બાપા બહુ થાય છે ખોટું બોલે સત્ય બોલો છો એટલે ખોટું બધે છે ઈચ્છ હોવું જોઈએ અને મિત હોવું જોઈએ પ્રમાણ કરવું જોઈએ સંબંધ બંધ કર્યા બંધ કરો ભેડિયા નથી એમ બોલી બન્યા કરે સત્ય જગતું બધું થોકા છે જે શીરોપુરી ના ખાનારા જીવે છે આર્ય પ્રજા જે શીરો ની પુરી ખાનારી પ્રજા ત્યાં રાડ ખાઈ ને જીવે છે જો મોડા નૂર નથી રહ્યું શું કયું નૂર ક્યાં થતું રહે ખાધેલાનું ના થતું રહેવું તમને કેમ લાગે શું ખાતા નથી આર્યતા પ્રાપ્ત થાય એવી ભૂમિકા તે થઈ રહી છે હર્યતા પ્રાપ્ત થાય એવી ભૂમિકા તે છે હવે જરૂર છે શું છે નિમિત્ત આપડા આપડા રામ મોહનભાઈ ગાડી છે મને કહે દાદા ગાડી તમે લઈ જવા કે હું ક્યાં વેલું મારા પેટી જગ્યા નથી પ્લોટ જગ્યા હું પેટી ક્યાં મૂકું છે વરગાડજો નહી આપું તો મારું કામ નહી આપે અમાર જયારે ગાડી ચાલુ છે તો હા ઉભા રહી હું મુક્ત થયેલો પુરુષ આ ફરી બંધારા ઘર એમનું બાર હરું બધું હું ક્યાં પેતી મૂકું ઘર તો એમનું જે કઈ મિલકત હોય બધી એમની મારી પેટી ક્યાં મૂકવાની માલકી મારી પાસે માલકી સુરત કલ્યાણ થઈ જાય અને ખવું તીધું બધું પાછું તમારે ક્યાં ચા પાણી આ ઇન્જિન એટલું મોકલવાનું ડબ્બા પાછા ક્યાં ત્યાં જોયે ચાલ્યા તો કાઢવાનો રહી ગયો કેકડો થાય ને તો બધા ડબા તંત વ નાગરજી કઈ તબિયત આવ્યા કશું કયું નથી અરે હું આપ્યું છે મારા દર્શન કરવા તો હું કઉ છું રાજી રાખવા હું ત્યાં આવું બોલું એટલે પૂજારીઓ બહાર નીકળી કે છે આજે શંકર જાતે બહાર દર્શન કરે પૂજારી પૂજા કરે કુજારીઓ અને આખા ગામના બ્રાહ્મણો દર્શન કરવા બોલાવે એ બાર મહિને દર્શન આપી દેજો કે જાતે મહાદેવજી આયા શ્રીસુલ છતા જગત શિયાનારો શું કર્યું પછી બોલે ફરી આવું બોલીએ કે તરત લોકો દર્શન કરી જાય બાર મહિને ત્યાં દર્શન અને દરેક મંદિર બોલીએ છીએ ને એવું નહીં મંદિરો બીજે ક્યાં મહાદેવજી ત્યાં નહી જોયેલું શાનું હતું लोखंड नु के पंच धातु नु कम जी संीव महादेव जी नु शस्त्र है संहार करने रक्षण करने સંવાર કોનો કરે દુર્જનો દુર્જન સંહાર કરે મહાદેવજી નાખે દુર્જન નો કૃષ્ણ ના કરે આ તો લોકો ઠોકી ગયા રોકાણ બિચારા ભગવાય છે કૃષ્ણ ને મહાદેવજી ને કોઈ સંહાર લીલા ના હોય ત્યાં મહાદેવજી હોય કેવી હોય હોય ને શું કેટલા હોય એ સુલ નથી હોતા તાઇન આધિ વ્યાધિ ઉપાધિ તાઈન સુ એ હોય તમારું નામ તમારું મોડું દીધું આ બધા પ્યાલા આપી જાય ને પી જયે ની તાર મા પ્યાલા આપ પાછા પ્યાલો તમે એને પી દો થો થોડા ભાદેજી થોડા મહાદેવજી શરૂઆત કરજો થવાશે તો ના કેમ થવા તમારે થવું છે જનાર ને કોઈ ટકાવનાર નથી જેને ભોધ છે ભાઈ આદમ છે તે જાય ધ્યા ને બાધેજી થયો છું એ મહાદેવજી હા મહાદેવ લોકો સમજા મારવા ત્યા હીટર જેવા પાક્યાતુ થયું દુષ્ટો ને મારવા અને કૃષ્ણ ભગવાન આવ્યા તે દુષ્ટતા નિવારવા આવ્યા શું આવ્યા દુષ્ટ ને મારવા માટે નહિ દુષ્યતા અનિવાર્ય લોકો આવું થયું સાધુ કૃષ્ણ ભગવાન ને પણ પાગલ બનાવ્યા કે સમજવું પડે દુષ્ટતા અનિવાર આવ્યા તા પછી દુષ્ટતા જે પહેલી ગઈ કરો નહીં બધાની દુષ્ટતા અનિવાર્ય આયા છે અરે ઉડાડ્યું મહાદેવજી ને કલ્યાણ સ્વરૂપ કહેવાય એક જરા ભોળા ખરા ઉગ્ર થઈ જાય છે બસ બીજું કઈ નઈ ઉગ્ર થઈ બીજું કોઈ ડેવા પ્રય છે નહીં ઉગ્ર થઈ જાય છે આપે ઉગ્રો ભાઈ જોઈ ચાર રહેજો બહુ ગણમી તારીખ સુધી આ જયંતિ ઉજવણી પરંપરા છોકરા નું એક ખોટું એક જ છે પણ નથી કરી પણ નહિ જવું તો હવે ચાલશે શું કહ્યું સર થયું કે ત્યાં આગળ અમે રણછોડ ના મંદિર માં જયું ને સર તો મંદિર પૂજારી પૂજારી બધા દર્શન કરી જાય રણછોડજી આયા કે તમે દર્શન કરો તે શું વાત કરો લોકોની સ્થિરતા તૂટે નઈ ત્યાં આગળ શું પ્રતિષ્ઠા કયા કરી શું કહ્યું ની પ્રતિષ્ઠા હોય તો ફળ આપે ફળ આપે બધા કઈ મને ઓછા ભેગા થઈ જવાના પ્રતિષ્ઠા અરે શું કે પુણ્યમાં ના જ એ ઠાકરિયા ઘર અમે ગયા ને એને કે પગલા પાડો ગયા નાનું અને એ ગામે છે લોકોને લુટી દેવાનું બંધ કરી દીધું આસપાસ દર્શન કરાવી જાય લોકો જાતે રણછોડ બધા પચીસ હા વાત કરે ઉતરે નહી લોકો એટલે ઉતરે તો કલ્યાણ થઇ જાય જેને ઉતરે જરા વધાર પડતી બુદ્ધિ હોય ને તેને ના ઉતરે શું થાય વધારે વાકી પાછી હોય બુદ્ધિ બે પ્રકારની વધાર પડતી હોય પણ જો અવ્યભિજાય હોય તો નુકસાન નહીં અને થોડી બુદ્ધિ હોય તો ગુજય ગુજય ગયા કરે બુદ્ધિ કરી ને એટલે અમે તમને કઈક જે કામ કરવું લેજો એ કઈ ગમે લોસ એન્જલ માં થા ને દક્ષિણા ફરી મળે નઈ એવી વસ્તુ છે આશ્ચર્ય છે બધી કામનાઓ પૂર્ણ થાય છે તમામ પ્રકારની કામનાઓ પૂર્ણ થાય એ કોઈ વાત ના કરવી હોય તો મને કોલ હારો આવે એના કરતા કાઢીને હું તમે બહાર કાઢો ને પેટમાં રાખી દેજે જે બીજા જ્ઞાની પુરુષ હશે કે નહીં હોય નથી કોડો આ તો અજવાડું હોય અને તે અજવાળું હોય છે એ તમે રસ્તે સર અજવાળું ખરું એ સાચું અજવાળું રસ્તે સર લઈ જાય પણ તમારે બધું આલી શકે નહી અને હું આલી શકવાની શક્તિ નહીં હું તો નિમિત્ત છું ભક્ત મારા નિમિત્તે બધું ઉચી મળે એટલે હું કઉ છું કોઈ ને તમે કહો મને મોક્ષ આપી દો તો અહી મોક્ષ છે ગેરંટી અમે કરી આપીએ શું કિંદગી ચિંતા જ ના થાય પણ કયા પ્રમાણ ચાલુ જોઈએ હા અમારે કયા પ્રમાણે ચાલે અને કોઈ જાત ચિંતા ઉપાધિ કરશું જ ના હોય અને ચિંતા થાય તમારા દાવો મળે બે લાખ રૂપિયા થાય કેશ બેંક ઓફ દિવાઈન સોલ્યુશન કેશ બેંક રોકડું પર ઉધાર બહુ દારે લોકો વેચ્યું નઈ તે લોકો હપ્તામાં પૈસા ગયા લોકો ને પછી રહ્યું સિલેક્ટ પછી સિલેક્ટ હપ્તામાં જ નથી રહી चिलक आग नहीं चिलको आ जूनीताओ है नवी जमीन हो आए। दिये नहीं। तो पहले दम साबा थोड़ा टचाका लगे पे लॉगू थे नही तो थोड़ी जाहार पड़वा जो मान्यता बद તમે જો કહો એ બધા રોગ કાઢી દાળી ના હોવ રોગ દાળી ના રોગ બધા જાય મારી પાસે તમામ રોગ મટી જાય છે વિષાદ ઉત્પન્ન થાય છે કુસંગમાં આખો દાડો કુસંગ કુસંગ ની કુસંગ સ્ત્રી છોકરા બધા કુસંગત કેવાય છે શું કરે તે ત્યાં વિષાદ ઉત્પન્ન થાય અહીંયા આનંદ ઉત્પન્ન થાય વિશાપ થી થયેલો રોગ આનંદ થયું હવે આ નિરંતર આનંદ રોગ થયેલો બધું આપડા રોગ વિશાપ થી થાય છે ક્યાં થાય છે સંસાર નો વિશ્વાસ છે કે ગોઠવો છે જવાની ગરબડ ડખવડ દાખવે એવો વિચાર થયા સુધી માનવામાં લેવી જ પડે માનવા જેવી બરોબર છે પણ લેવી પડે અમુક જ માન લઈ શકે બીજા મનમાં એમ થાય કાલ વાત મનાય કે જો કાલે દરેકનું સરખું ના હોય ત્યારે પકડવાનું ગ્રાસ્ટિંગ પાવાનું ગ્રાસ્ટિંગ પાવર સરખું ના હોય ને એટલે કેટલાક નું પણ એને કહું થોડા થોડા આવતો રહેજે હું થોડા ગહારો પડશે નઈ સમજી દઉશું થોડો ઘસારો પડવા દેવો પડે છે સાફ કરવો પડે બરોબર અરે મોડું કરવું પડે નહીં ज्ञानसंदर आपने कनाट का लक्ष्य कर दिया आ धीमी बात होए नहीं क्या तो बड़ा शब्दो नो अलंकार होए केओ शब्द ना अरे आ एक्जेक्टल स्पेशल स्पेशल सच होए नहीं रिलेटिव है हमें आवाज समझ में आ जाती है અવિનાશી સનાતન એ બધું રિયલ જે સુખ આયા પછી જાય એ રિયલ સુખ અને સુખ જતું એ રિલેટીવ જે જે આયા રિલેટિવ જીવન જીવતા હોય ત્યારે એવું લાગે કે આ રિયલ જ છે એનું નામ ક્રાંતિ તો એટલે જો તમે મરવાના છો તો રીત માં છો તમને પોતાની ખાતરી થઈ ગઈ હું મર છું અને દેહ મરવાનો છે જે જો ખાતરી થઈ ગયું હોય તો તમે રીતે તમે આ સંસારી સુખ આવતું નથી એટલે સ્વીપાઈને કામ કરું તો સુખ આવે છે અરે કેરીઓ રત્નાપુરી રત્નાગીરી રત્નાગીરી ક્યારે ખરી લલ સાહેબ એટલે હું કયા આ છોકરા છે આ બધા સુખ નારીમાં કેરી લઈ ગયા પછી એમ પેલા ખાટી નીકળે બધી એટલે હું કયા સુખ ખોળ્યું છે એમ હા સુખ ખોળે છે શું કરે સુખ ખોવાયું પછી નહીં અનુભવ કરી જોયે છે ન કરી રહ્યા છે તો ખોટું નહિ કરી રહ્યા પણ ફરી માર્ગ મળે છે નઈ તો ચૂકી જાય છે શું થાય છે માર્ગ મળે તો ચૂકી જાય પાસે કુંડા ફરતો જ હોય જયારે માર્ગ મળે ત્યારે અટકી આવે માર્ગ મળે નઈ અને મળે તો અટકી દે માર્ગ પચાવવું જોઈએ પણ પેલી આનાથી પેલી વેર ઉપર જેવું છે ને પચાવ્યા આઈસ્ક્રીમ હાર પડી ગયા ધાડો ભરે સરસ હાકી ભાઈ પડી દાડો ભરેન્દ્રિય સુખ સારું હોય વિચાર્યા વર્ગલીઓ ખાધા પછી આ મીઠાઈઓ ખાધા પછી આ સુરત ની ગારીઓ ખાધા પછી જો ફરી રાડો ખાવા પડતો હોય તો બધી અવતારે ફરી રાડો ખાવાનો અવતાર આવતો હોય તો બરોબર અવતારે શું કામ હોય કાધેલી શું કામ બીજા વખત કોમ ના લાગે રાડો ખાવા પડે આ રાડો ખાય છે એના એ જ બીજા કોઈ નથી એના એડો ખાય છે એ તમને ખાઓ એ ઓળખાય નહિ અમે ઓળખીએ ત્યાં રાડો હા આ ગારીઓ ખાતા ખાતા રાડો ખાઈ રહ્યા પણ રાડો ખાય નઈ ત્યારે બાપ એવા ભાઈ પણ હું હતો કઈ હતો ને જાનવરો ના ગમે જાનવરો ને ગમતો નથી એ તો સીઝન ના સિઝન એને ઉશ્કેર કરે છે બાકી જાનવરો ગમે નહીં વિષય વિકાસ કારણ પાછળતા કુંડલી પાછળતા એક મનુષ્ય પસંદ કરે છે હિન્દુસ્તાન ના મનુષ્ય ખુલ્લી પાસે એક બાળક તો સ્ત્રી પહેલી ને પાષિ મુનિઓ જીવન જીવો શું કહ્યું ઋષિ મુનિઓ નું જીવન જીવો ઋષિ મુનિઓ સદ કરતા હતા ऋषि पत्नी पूछे कह ऋषि लग्न करबूल कर संसार सेवन करता है। पसी सेवन, तो, का पेवन के सारा एक इंद्रिये गे ના ગમે ના ગમે મને બધા બઉ પછી મે એને કહ્યું હું છેલ્લો પુરાવો આપી દઉં તારે સાંભળી લે ના વિષય કરવાનો મને વધુ તું કરજે પાસે ફોટો પડે કરતો કે લોકો કેવો પડે કેમ લાગે ફોટો જ પડી જો તારે પોતાનો ફોટો ફોટા ના દેખાય ત્યાં સુધી આ મુશ્કેલી છે ને પોતે શું કરી રહ્યો છે તારો ફોટો જોઈ લેવો દેખાય છે કંટાળી જવું તું એના કરતો ઘોડું છે હા વાંધો નથી ભાઈ સ્ત્રી પુરુષ છે જ્યાં સુધી તને આ રુચિ હોય છે મા બાપ થવાની એવી રૂચિયો હોય તો તું ભાઈ ને કીધું પણ આ તો રાત પછી લોકો મને કહે છે સ્ત્રી ચડી છે તાર શું કરે તારી પર નાખડી બે હું જો સ્ત્રીઓ આખો કઈ જરા ધણી થતા શીખો ધણી પણ થવું હાલ એ વસ્તુ નથી અને પાછા ત્રીને જોતાની હાથે નમ્રતા જાય નઈ શું ભાઈ કોઈ પણ જાય નહી ધણી કેવાય કેમ હોય કેવાની કેમ જેમ કુતરી કુતરા ગુરક્યા કરે ને એમ ગુરક્યા કરતી હોય દશા થાય આપણે ભગવીએ છીએ આપડે શું કેવા માંગીએ છીએ કે આપડે હતા એવા થવાની ભાવના કરો આવે આપણે હતા મૂળ હતા કોણ હતા આપણે આર્ય પ્રજા આજે આપડી દશા શું કે છે તમે આર્ય કહો છો પણ અમારે માને આવતું છે તો હા રોજ શરીર મારતો હશે નઈ કોઈ હચી વ્ય થઈ પછી ચવણી કરશે અને કાકાતું તું તે ભાવતું એસી વર્ષે તાર કાકી ને કહીએ કાકી કેમ આ કાકા તમને ધક્કો બાર પાડી નાખ્યા હતા ને ભાઈ એ તો પાડી નાખે પણ આવા ધણી ફરી નહીં મળે કે હિન્દુસ્તાની આર્યનારી શું બોલે આવા ધણી ફરી નહી મળે કે અને એ લોકો એસી વર્ષ કાકા એ સંસ્કાર ક્યાં કાઢી લાવે તો સંસ્કારી પણ આવું છે આપડે કરી ગયેલા સંસ્કાર સૂત્ર આવા દેખાય છે તો મૂળ સંસ્કાર કેવા હું જોઉં દાદા ભગવાન તો તમારે કોઈ ને ખૂચત ભાઈ નમસ્કાર કરું છું શું કરું છું મારે શી ગર હું જ્ઞાની પુરુષ છું આખા વલ તમામ સમાધાન કરવા ને સમાધાન શક્તિ છે બરાબર પણ मार चार डिग्री ओ छपन डिग्री भगवान जगत ने मारे ते कोई नुकसान न कर दूसरे देखात बंद हूँ भूलो काम कर आप एटे એ દાદા ભગવાન તમારો છે જેમ જેમ બોલ છો તેમ રિલેટી વસ્તુ નું નામ દઈયે આપડે રિલેટી વસ્તુ એના થી થાય શું થાય સધોની રિલેટી કહ્યું કે આજે પ્રગટ નહી પ્રગટ ના હોય એ બધું એકાગ્રતા થાય આપણને કોઈ પણ જાત કરીએ તો એકાગ્રતા થાય પણ રસ ના આવે એટલી આવે આ તો રસ સાથે એકાગ્રતા કેવી અંદર ટપકે આમૃતવાનું શરૂ થઈ જાય આ શું છે ત્યા પેલું રિલેટીવ છે આ રિલેટીવ રિયલ છે શું છે રિયલ ખરું પણ રિલેટી રિયલ કેવું